આપડા મેં તો બેસણ કર્યું છે એક આસન કર્યું છે એક આસન એક અચન એકાનું કેવાય બે હસુ અચન એટલે ખાવું નથી ત્રીજો કીધું ને શક્તિ જોઈએ શક્તિ ની વાત નહીં કીધી નઈ તે રિલેટિવ એટલે તો જ વિતરાગતા કેવાય રિલેટિવ આપને દુઃખ થયું આપને છોડી તો દુઃખ થયું હા બધું નહીં કશું નથી અમને દુઃખ જ ના થાય ને ચોક્કસ કોઈ થયું જ નથી દુઃખ નહી થયું આમાં દુઃખ તો જોયું જ નથી અમારે ઘર દુઃખ ના હોય ના હોય જો અહી દુઃખ હોય તો દુઃખ થાય બધા અમાર ઘરે સુખ એટલું બધું ઉભરાય કે જોડે બેઠો હોય સુખ ભલે એટલું બધું ઉભરાય સુખ વાતાવરણ ની અસર થાય તમને વાતાવરણ ની અસર પડે છે કસાય નું અર્થ થાય કસાય નું અર્થ થાય કસાય એટલે આત્મા મય દુઃખ થયા કરે થયા કરે ને રાગ દ્વેષ ક્રોધ માન માયા લો એ દુઃખ દુઃખ નારી વસ્તુ એ બધી કસાય કેવાય ગઈકાલે જે જ્ઞાન આપ્યું એ વિચાર પ્રવર્તક છે દાદા આત્માને સંબોધીને છે એમ કહું છું આ તો પતે નઈ તો એક અવતાર મોક્ષ અવસર ચાલી જાય પચી જાય એવું છે પાછલું જેટલું આ અવતારમાં નહી આ અવતારમાં પચેવું નથી થોડું બાકી રહેર પૂરતું બાકી રહેશે જવાનો રસ્તો અમારું કયું અમારા આજ્ઞા બસ થઈ ગયે અમારી આજ્ઞામાં જ મોક્ષ છે આ જ્ઞાન છે બધા પાપો ભસ્મીભૂત કરી નાખે કાલે કેટલાય પાપ ભમીભૂત થઈ ગયો તમારે જમ્પો ના થવા દે भयभीत कारण आ शी चाली जाए तीजू कीधु શક્તિ હોવી આવશ્યક છે ઉડી જાય પણ આપણે કીધું ને કે શક્તિ આવશ્યક છે ત્રીજું લક્ષણ હિ આવશ્યક લક્ષણ છે અનંત શક્તિ છે પોતાની આપમા પોતાની અનંત શક્તિ નો ધારણ અને ગજરું કપાયું તે લોકો ઠપકો આપે છે ને જોતો નથી કરે છે લોકો ને ભણ નથી એને તમે જ કર્યું તમને અક્કલ વગર તમે ધ્યાન રાખ્યું એમ છે અક્કલ ના કોથળા હોય ને તે કેવા પણ તમને ધ્યાન ના આપ્યું હુકમ થી કપાયું તો જોયું એમાં તમારો તમારી ભૂલ નથી પણ આ લોકો આપણા અહિયાં કરતો તમે જોઈ ને ધ્યાન રાખતો નથી અક્કલું આવું બધું ભાગા કર્યા કરે એ ગા કરક ના કરે છે ના મળી મળ્યા કરશે આ તો ભ્રાંતિ થી હું કરતા છું દુષ્કળના લોકો કર્મ કર્મ પણ દુષ્મ લાયા છે કેવા લાયા છે કર્મ કેવા લાગ્યા છે શું પૂછવું છે બીજરોપાય છે જ્યાં કઈ પણ ક્રિયા વાંખે દેખાતી ક્રિયા હોય કોને સંભળાતી હોય એ બધી ક્રિયાઓ છે ભૌતિક સુખ કારણ છે આપડે ભૌતિક સુખ જોઈતા હોય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 કર્મ છે શું છે હા જે કોઈ પણ પ્રકારની ક્રિયા કરશું એ કર્મ નું બંધન થશે ક્રિયા એ ક્રિયા એ કર્મ છે તો આખરી છે કોણ છો તમે સમજ પડતી નથી અને માન્યતા રાઈટ થઈ ગઈ એટલે તમે ખરેખર કોણ છો એવું તમને રાઈટ બિલીફી ગયું એટલે શું થઈ ગયું અમારે તમારે એવું બધું તમને બહેરવાનું કહીએ ને તો લાખો અત્યારે પામે નથી એક નાની પુરુષ કરી શકે કેવું કારણ કરતા નથી માટે કરી શકે કેવું અને તમે તો કરતા મારે નહી થાય આ કરતા હશે ને તે જ કરી શકશે કોણ કરી શકશે સિદ્ધિઓ હોય શું હોય અમે એક કલાક માં તમને સંકેત આપીશું અને આ અનંત બધી જંજાર લગાવી છે ને લસણ તો બધા લફણ કલાકમાં છોડી જડાય માર્ગ છે કેવો છે મોક્ષ માર્ગ મોક્ષ માર્ગ શ્રમિક છે કેવો છે એક પગ્રહ છોડ્યો નથી સાધુ આચાર્ય તમારે એ ગુથાણું કેવું છે આ સાધુ આચાર્ય ઓછી કરે છે પાછું અહીંયા આગળ નગીન દાસ નામ છૂટ્યું અને રામ વિજય છું પાસે અને આનો ગુરુ થયું આમ થયું તેમ થયું તો ઘડી થયું મન મનમાં જેવું વિચાર આવ્યો એવું વાણીમાં બોલાય અને તેવું વર્તન માં ઉતરે ત્યાં સુધી ક્રમિક માર્ગ ચાલે કારણ બેઝમેન સરી ગયું છે સજીવન થશે બરોબર ને એટલે આક્રમ નીકળ્યો ક્રમિક વસ્તુ બેટમેન્ટ થઈ ગયું એટલે આક્રમે એને ઉદય આવ્યો અને મારી પાછળ દસ લાખ વર્ષે અક્રમ ઉદય આવ્યો આ ક્રમે સંસારમાં બેઠેલા માણસ નહીં લિફ્ટ જુએ લિફ્ટ માર્ગ આ નીકળ્યો તમને ગમેડ વર્ સાયન્ટિસ્ટ પૂછે છે કેટલા બધા નિમિત્સ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 કેમ ભેગા થાય કેટલા બધા કારણો જૂન મહિનાની પંદરમી તારીખ હોય ખેડૂતો ઊંચું જોતા હોય આજ પંદરમી તારીખ છે વાદળ ખુબ આયા છે ગારો પડી ગણે અલ્લા આજકા દિન આજકા દિન કરે તો આજ બંધ રાખે એમ કે અને કન્ટ્રાક્ટર ગારો ના ભરે અને બહાર ગયો હોય છત્રી વખતે તે બોલે